સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જેમ કોઈકના ઘરમાં ચિંતામણી ડાટી હોય પણ તે ખોદીને કાઢે નહીં ત્યાં સુધી દરિદ્ર રહે છે તેમ આત્મા પરમાત્માનું જ્ઞાન છે સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે જ્યારે જ્યારે કામાધિક આવે ત્યારે ત્યારે ઉપેક્ષા કરવી કહેતાં એના સંકલ્પ મૂકીને બીજી ક્રિયામાં પ્રવર્તવું એટલે તે સંકલ્પનું જોર ચાલે નહીં તેમાં દૈત્યનું દ્રષ્ટાંત દીધું જે વદ્રે કરીને ન મૂવો ને ભગવાને કહ્યું તેથી દરિયાના ફીણે પ્રહલાદે માર્યો ત્યારે મૂવો તેમ તે કામાદિકના સંકલ્પ ટાળવાના ઉપાય પણ કયા છે પણ તે સર્વે ઉપાય કરતા તે સમયે બીજી કોઈક ક્રિયામાં મંડવું તેથી ઓલ્યો સંકલ્પ ટળી જાય સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે પ્રથમ સાધન દશામાં તો પૂરું જ્ઞાન ન થાય ત્યાં સુધી સુખ પણ ન આવે તે ઉપર દ્રષ્ટાંત દીધું છે જેમ થોડો વરસાદ થાય ને નદીમાં નવું જૂનું પાણી ભીળું થાય તે મૂળગું બગડે પછી ઘણો વરસાદ થાય ત્યારે સર્વે નવું પાણી થાય તેમ પરિપૂર્ણ જ્ઞાન થાય ત્યારે સુખ થાય સ્વામિનારાયણ અરે સ્વામીએ વાત કરી છે મહારાજનું કહેલું કહ્યું જે જ્યાં સુધી પોતાને પુરુષ મનાશે ત્યાં સુધી સ્ત્રી જોશે ને જ્યાં સુધી પોતાને સ્ત્રી મનાશે ત્યાં સુધી પુરુષ જોશે તે ગોલોક સુધી જોશે માટે નિજાત્માનમ બ્રહ્મરૂપમ એ સિદ્ધાંત છે સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે પૂર્ત કર્મ છે એ સર્વે અશાંતિકૃત છે ને કથાવાર્તામાં જ સુખ છે બીજા સર્વ કામ કરનારા ઘણા છે જે આજ્ઞા કરીએ તેમાં તૈયાર છે ને કરવાનું તો ધ્યાન છે ને એમાં જ સુખ છે એ વાતે અટકે પણ કર્યા વિના છૂટકો નથી નિદ્રાને સ્ત્રી બરાબર કયા છે સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે આત્યંતિક પ્રલય જે જ્ઞાન પ્રલય ત્યાં સુધી સમજવાનું છે ને જ્ઞાન પ્રલય જેણે કર્યો હોય તે સાથે જોડાય ત્યારે થાય સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે મંદિર છે તે સોના ના થાય કે દેહ સુકાઈ જાય એ આદિ ગમે તેટલા સાધન કરો પણ હું જેવો છું તેવો જાણે ત્યારે રાજી થાઉં છું એમ મહારાજે કહ્યું છે સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે પોતાને જીવરૂપમાંને તેમાં તો દોષ રહ્યા છે ને અક્ષરરૂપમાં ને તો તેમાં દોષ જ નહીં ને અક્ષરમાં જાવું છે એમ રહે છે પણ અક્ષર પોતાને માને ત્યારે જવાનું ક્યાં રહ્યું સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે આપણો જન્મ બે વાર સાધવા સારું થયો છે તેમાં એક અક્ષરરૂપ થવું તેમાં દેહ અંતરાયરૂપ છે ને બીજું ભગવાનમાં જોડાવું તેમાં સંઘ અનેક પ્રકારના અંતરાયરૂપ છે એ બે ખોટ ટાળવી સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે પોતામાં જે જે ગુણ હોય તે બીજાને દેખાડે તે કનિષ્ઠ ને જે દેખાડે નહીં ને ઢાંકી નહીં તે મધ્યમ ને જે ઢાંકી રાખે છે તે ઉત્તમ પુરુષ છે ને મોટા હોય તે આપણા ઠેરાવને આપણી રુચિ અનુસારે પ્રતિપાદન કરે